કેટલું મુશ્કેલી પડતી ચાલો કઈ જવાબદારી તો થાકો છો એનો અમને આગળ પાસે માટે છે આથી આ તો પાંચ લાખ રૂપિયાનો દાવો મળી દે શું કયું હા આપડી લાઈ નઈ એનું <Nur> અંતર શિષ્યો ગભરાતા હોય શિવ સાહેબ બોલશે અને સાહેબ એ મનમાં કરતા હોય આ સંદો બધો જ્ઞાની ખરાબ અમુક પ્રમાણ જે પ્રમાણ બાકી રહ્યું જ્ઞાન એને એટલો રાગ દે છે અને ત્યાં સુધી અંતરદાર બયા જ કરે આ અંતરદાર બંધ થઈ જાય છે ને કોઈ સાહેબ અંતરદાર બંધ થઈ શકે નહીં નિરંતર બયા કરે અંતરદાર કે અંતરધાર શું બયા કહે રાગ ને તે દાખો છે રાગ ને તે કરે છે ને અંતરદા ગઈ રમ એમ બંધ થઈ ગયો તે જોયો વિતરાક દશા ઉત્પન્ન થઈ વિતરાગ દશા આ વિતરાગ દશા કેવા છે સિરાય કોઈ નહીં જોઈએ કારણ કે આત્મા વિતરાય પૂજગર ધર્ય એના એના કાર્યમાં જે પૂરણ કર્યું છે ગરમ થાય છે એના સભામાં શું કે ગુસ્સો પૂરણ કર્યો તો ગુસ્સો ગરમ થાય નવું પૂરણ થશે નહીં કશું કરાય છે માટે હા વિતરાકતા આની લેર પડે વિતરાકતા નહીં મળે સંપૂર્ણ સિદ્ધાંત છે આપડે પેલું ક્રમ નો સિદ્ધાંત સંપૂર્ણ છે આ સંપૂર્ણ સિદ્ધાંત ક્રમ માં પેલું બધું હોય છે બે માર્ગ હોય છે એ ક્રિયા માર્ગ અને જ્ઞાન માર્ગ ક્રિયા માર્ગ માં શું જપ તપ બધું કરો તો એનું ફળ ભોગવું એવું નથી અમે એક જ માર્ગ મોક્ષ માર્ગ નિર વિતરા એવું લખવા રહેવું છે વકીલાત કરતા એમ હનુમાન લખમાં રહેવું છે વકીલાત જેની પરને નથી આવતી અભાવ થતો નથી અભાવ સંપૂર્ણ ગુજરાત માં કહેવાય જગત તબક્કા આખું અભાવ આું હોય સંસાર પ્રત્યે અભાવ જ હોય અભાવ હોય અભાવ હોય તમે કશો ને તમે લોખંડ ના વેપાર કરતા હોય લોકો ને લેગત હોય અમને અથવા એટલે ચિંતિત માત્ર બેસ્ટ છે ત્યાં તે વાત કરવાની પણ દાદા એવો તાળો મળે છે કે બધી ઈચ્છાઓ બધી આકૃતિ બધી નિરીક્ષક જેટલી મોટી દશા છે દશા ને જો પકડી રાખો નહીં દશા દારૂ ના થઈ જાય તો દેરી પકડી રાખો કઈ બહુ થઈ પછી જે કરે એ આમ ના કરવું જોઈએ સાપુ હોય તો મારી નાખતા હોય તે જોયા કરે હું સાપુ મારી નાખતા હોય તે આપણે જોયા કરે જોયા કર્યું તોરામ આમ થાય કે ખોટો ગેસ લડ્યો એ પછી બધું ખરું ભગવાન ભાષામાં છે આના કારણે સેવા નથી આ લોકભાષામાં લોકભાષા ની વાત ભગવાન ભગવાન તો હોય દરેક શબ્દ ભગવાન સાચા છે દરેક રીતે સાચી છે દરેક જાતના બિઝનેસ એ છે એક દાન આપવાનો બિઝનેસ કરે તે સાચો આવે બિઝનેસ કરે તે સાથે છે બંને પોતપોતાના ફળો ભોગી રહ્યા છે એમાં ભગવાન ને વેડિયા પોતાની જવાબદારી પણ કયા ભગવાન ભગવાન તો રોજની રાજી છે ને કેમ જતા રહેશે ચોરી બધું સમાજે કોશો જ કરશે સમાજ ની પોતાની વ્યવસ્થા થઈ જશે ભગવાન કે અમને ગુનેગાર નહીં દેખાતો મંદિરા માય બોડી જે કહ્યું માય ભીડ માય હેન્ડ માય હેડ બધું માય નેમ બધું મટીરીયલ છે માય નેમ બધું મટીરીયલ છે આ મટીરીયલ છે ઈટ ડુ નોટ માઈન્ડ જસ્ટ મટીરીયલ છે ઈટ ડ્રાઈવ્સ અ રોમિંગ સોલ તું બધે જ મટીરીયલ છે ને આઈ એમ જસ્ટ અ રોમિંગ સોલ કેટ આઈ એમ જસ્ટ અ રોમિંગ સોલ આ મટીરીયલ બોડી છે સોલ એટલે કલેકશન સોલ તો અનદેરું દે ને ફોન તો જરૂર છે ને આ થાય છે એટલે બીબી મધર અપમાન કરે તમે સ્વીકારી લોકારો કેવી રીતે અપમાન કરે છે એના ઉપર આધાર છે ના અપમાન કરે કે ના કરે પણ આપડે જે રીતે નથી આપડે રીતન નામ જ છે ખાલી કઈ આપડે પોતે નથી રીત નથી એ એ? ગીતા બધું વાંચ્યું ગીતા છે એવું બધું વાંચેલા વેપાર કરીએ છીએ જાણીએ છીએ કે જાણીએ છીએ બાર વાર ખબર પડે હજાર વિજ્ઞાન થયા તો વિતરાક વિજ્ઞાન છે સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ વિજ્ઞાન નથી તો અંતરદાર પણ થઈ જાય અંતરદાય પણ થાય સાધુ થઈ ગયા છે અત્યારે બધા તો રાગદેશ જાય અંતર થઈ જાયદમ પેલા બોલાવી ની ભી લોકો ની વાત લોકો ની વાત કરે છે અને લોકોની વાત જાણના જાણ્યા કરે છે લોકોની વાત નથી કરતો તો બહાર સહજતા નથી અને તે સહજાગી બાર સહજતા એવી બોલે પ્રકાર લાગે છે એમાં સાધુઓનું આવું બોલાય છે તે ખોટું છે એવું એવું બોલેસ ને ખોટું છે આમ ન હોવું જોઈએ બોલે નઈ તો આ બધું ભરું થયું શું થયું કે આવું ના હોવું જોઈએ એ બોલાય છે એ જોઈએ છે ને રાગદે છે બોલાય છે ને સાધુ આચાર્ય એ ભાવને એ ભાવને જ અત્યારે જોડે લડી છે ભાવ જોડે લડી છે બીજું આચાર્ય જોડે નથી એમના જે ભાવો છે જ્ઞાન ભાવો જોડે લડી છે કેમ તમે જાણો છો રોજગડી અત્યારે તું તમને કહી શકું બાજા માણસ ને એમ કઉ ચાર મળે કારણ કે એનું મગજ ની રહી કરવી પડે શું બને છે દિવાનું શું બને છે દિવાનું ગોઠવણી કરી ગોઠવણી કરે તો એને યોજના કહેવાય યોજના ગોઠવણી કરી યોજના કહેવાય અસહસ્તા કહેવાય છે સહજ એટલે યોજના ને એની યોજના દેવી એના સહજ પાણી સહજ સ્વભાવ થી નર્મદા વ્યા કરે છે નર્મદામાં જે વ્યા કરે છે દરિયામાં સહજ સ્વભાવ સ્વભાવ અસહચા પેલા ને ગુરુ કરું એનું નામ અસહચા પેલા બુદ્ધિ બુદ્ધિ અહી શું કરે લોચા વાળે બુદ્ધિ લોચા વારે વારે લોચા વારે લોચો આમથી વાર વાર એક આમથી વાર મેળ પડે નઈ થાય નહીંજતા ખરી પણ તે દસ ટકા કોઈ ને વીસ ટકા ઓછું હોય બાકી આખો કામ થયા ખબર જે કામ થયા બુદ્ધિપૂર્વક અને એ પ્રજાને સહજ કહી શકાય થોડી ઘણી બુદ્ધિ થાય બાકી નહી તો એટલે ભલે ભલે ઓફિસર હોય ને એ આવીને ઘેર આવીને પછી છોકરા રમવા અને નહી તો જતો હોય ને બુદ્ધિ થી સહજતા સુધી જાય બુદ્ધિ ને સહજતા સુધી એટલે કે જે કાકા દીકર ગાડી માંગે ને ચેલો ચૂકે અરે ભાઈ બાબા ને તમને આપદે છોકરા જોડે હું આવું કરે છોકરા જુદા રહેતા હોય જુદા રહેતા સહજ મળે એમ શું કારણ કે બુદ્ધિ થોડી કેટલો બધો માર્ક જીવી શકે ને એટલે માર્ક કોઈ જીવી શકે કોઈ જીવ બધી પીવી શકે બધું એ પીવી શકે સહજ જય સચીદાલ લોકો ને હું કઉ છુ બીજા લોકો તો જાણી જ નથી આ જાણતા નથી પશ્ચિમ દુઃખ હતો છે તો શૌ જન્મ લેવાનો ના પાડશે પણ આ તો કર્યું કે ભાઈ ના સર મળ્યું ધંધા બનતા નહીં પછી ધંધો ગેસ લાગી ગયો ધંધા પછી એટલે કે પછી મળા ભાઈલ ચોપડી ભરે મળી ચોપડી ભરે અને એ લોકો અને અંગ્રેજો સહજતા કાચી પડેલી છે હું જોરદાર જોતા જ નથી એ લોકો કારણ એમને નક્કી કર્યું છે જોવાની રાસી પડે હું એને જોડું આડુ ભાડે તો વધારે જોજો કરું તો પછી સીધા બોલવા તો દુકાન નું દુઃખ ઘેર ના લઈ જાય દુકાન નું દુઃખ ઘેર ના લઈ જાય પણ આપડા તો દુકાન નું દુઃખ બધું ગાડી ગુડી દુકાન માં રવા ના રહે ઘેર લઈ જઈને તો આગળ રવા મૂકે નર્મદા નું પાણી દરિયા ને મળે છે એના સહજ સ્વભાવ અને જગત નો ધર્મ શું છે સહજ સ્વભાવ એમાં આ મનુષ્ય આ બુદ્ધિ વાળી પ્રાણી આ એક છે એવો બુદ્ધિ બુદ્ધિ ને એટલા કયો ને આમને આ બુદ્ધિશાળી લોકો એમાં ઇન્ડિયનો એટલે સંપૂર્ણ બુદ્ધિ હોય કરે છે તો આનંદ પોતાની ખોટ વાળવાની છે માટે અહીંયા આગળ પોતાનું દાપણ મુખ્ય અધિકાર પર બાંય મૂકી દેજો શું કરો દાપણ અધિકારમાં લાગે તો આ તીજોન પતિ તે જ છે ને કે તમારું કામ છે અનંતકાની ખોટ વારન શું રહ અનંતકાની ખોટો આ તેરા રાજેસર બોલતા હે શું અનંતકાની ખોટ વારન બોલતાનું શું કહે છે આ કે તમે કહી છે બરાબર છે હા બરાબર છે ના લઈ તો તમને આ સોડ કરતા આવ્યો નઈ તો હું તમે ક્યારે ચેક થઈ રહું મને તમારે ધ્યાન પછી હું તો તમને કહી દઉં આમાં શું થવાય છે જરૂર છે જેમ ફોન આવે ત્યાં કઈ રે બે કલાક એક કલાક એક કલાક બે કલાક તો હું ચાલુ કરું ત્યાંથી હવે નહીં પરમાણુખા થવા માટે હું જેટલું બોલું જોશ થી બોલતો એટલું બધું નીકળી જશે જાય તો વાંચી દેજો દાદા ભગવાન છે હું આમ કરીને નક્કી કરું છું અને એમના નમસ્કાર આપડે બોલવાના છે મારા હું ભગવાન થઈ ગયા છોટા ભાઈ ને એટલે તમારા પ્રગટ થયા પ્રગટ લીધો હોય તો બીજો પ્રગટ થઈ શકે તમારાગવાન ત્યારે એકાકાર એકાકાર હતો તેમ લાઈન માં બીમાર કે પડી ગઈ ભાઈ અનાથ માં એટલે હવે શું રહ્યું કારણ કે હું આ જે જ્ઞાન છે એટલા માટે પાંચ આજ્ઞા આપું છું જે આ જ્ઞાન નિરંતર સહેલી છે સરળ છે અને તમારું કામ કરતા પડાય છે બાકી તમારું હરેક કામ કરતા આપ સ્વીકાંત હતા નહિ કરે તો સ્વીકાંત હતા ને સ્વી થઈ ગયા આજે પણ બહાર જશો ત્યાં કોઈ પૂછે કે આ કોણ છો તમે શું કેશો હા એટલે શ્રીકાંતર કેવું જોઈએ ના કાકા અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે શું છે ભગવાન ની શુદ્ધ ભાષામાં તમે શુદ્ધાત્મા થઈ ગયા અને ભ્રાંતિ ભાષામાં શ્રીકાંત રહ્યા શું આપ એટલે ગાંધી ભાષા એટલે રિલેટિવ અત્યાર સુધી શું નામ જતો પોપટલાલ હું પોપટલાલ છું ઈગોઈ જમા તમારું આ પછી ખાવાય ના એક અવતારી કે બે અવતાર સતર પાડ છે તમારું નહીં બગડે શ્રી બગડ છે તે બધું નહીં પણ બહુ પણ એમ પ્રમાણ ના કરશું કર્યો શું કેવું વાગત કરજે જુલા પડી ગયા ભટક હોય અને આ પગલ ફોલ થાય નહી આ પગલ મુક્ત પુરુષ ના હોય નાખવાની છે અને તે નીકળી જશે અને તે આનંદ થી ઉપાધિ આદિ યાદી ઉપાધિ થી આ મુક્ત થઈ જશે શું કર્યું આભિ વ્યા ઉપાધિ હોવા છતાં આિંદુસ્તાની લોકો સમાધિ કોને કે છે બાપજી સાથે આમ ધ્યાન કઈ બેઠા હોય અને પછી આમ ગલી પડે એટલે આપણા લોકો સમાધિ થઈ બાકી છે અહી ના લોકો સમાધિ જોઈ નથી સાંભળી નથી બેભાન સમાજ ને લેવા જવા નહીં સમાધિ હોય આ થવી સમાધિ થઈ છે અધિકાર તમને પ્રાપ્ત થયો છે તેના માટે જે પાકો વસ્તુભૂત થવા પડે આ લોક માં ક્યાં ઘેલું કરવું ઘેલું કરવું આ તો લઈ ને આયા હતા આ લોકો કરવાનું તે ભવાનું નથી આ ભવલો કયા કર્યા આ તો લઈ ને આવેલા છે હું શું દરેલું ફરી ગયો છે ઓછું થાય છે આ તો બધું લઈ ને આવ્યો છો તમે આ બધું આ તો થયો છે જે નીકળે ન મને લો રૂપિયા મને એમાં સુખ જ નથી મને મારા જાત નું સુખ છે અસાન સુખ છે આખો આત્મા સુખ નું ધાન છે એથી નીકળેલું જે સુખ જે નીકળ્યું છે આરોપી સુખ છે અંદર ની આંખ છે તમને રિયલ નો અંદર આપે તેનાથી તમને રિયલ નો એટલે આત્મદર્વ ભૂતે થઈ ગયા કૃષ્ણ ભગવાન ભગવાન બધા બહાર જ ભૂલ જાય હમણાં ગાજે અને ગાજે છે ને તમે સિદ્ધાર્થમાં દેખાયા છે એનો એટલે તમે ચોપ થઈ જશો શું કહ્યું અને વધારે વધારે બે આમાં ગુરુ છે આ બે સવારથી નીકળ્યા વાંચ્યા આપડા દાદા ભગવાન ગયા હોય તો મારી પાસે દુનિયા ની કોઈ ચીજ નથી ત્યાં દેખાડો મારી નથી કોઈ બીજું પાસે હશે જ કઈ તો હશે મન પર નિમતું મારી નથી એનો શું છો તમારો તમારો હું કાર્ય ફક્ત ચાલ્યો મારી પાસે આ માર મેં મારો સુધી તો તમે કમાનારો ખોટ થાય ખરો જે કમાતો ભાઈ એ થાય ખરો એમને કેમ થાય દસ લાખ હું કમાયો કર્યા કરે છોડ્યો મેળે પછી નરમ પડે ભગવાન ભગવાન બોલે આપડા બોલે ને ના બોલે ખોટું આરોપ કરે છે શું કહ્યું તમારથી કર્યું અને કોર્ટ છાતી કર્યું શું તારે બીજા કેટલાક અરે પાંચ મને એટલે બધી ગયું કે મારા નાનો છોકરો છે તે પહેલા ત્યાં લાઈટ ને મોર બગી છે એ આવ્યા પછી મારે બેઠા ના પડાય કયા અવતારમાં સમજ લઈ નું નામ ઉધારો કરે અને તેના રૂપી છે એટલે આ કોણ ચલાવે છે સમજવાની જરૂર છે આ તો તમને એમ લાગે હું ચલાવું છું એટલે ભ્રાંતિ થી લાગે છે આવું કેમ પૂછો છો ને હું એટલું જ પૂછવા માગું તમારી આ શક્તિ હોય તો મને કોઈ એ તો અમે બીજાને જ એ કહીએ છીએ તમને આજ કે તો બીજા જરૂર પડે એ સીએમ તમારી શક્તિ નો આપડે અત્યતા પાકી લેવી પડે ના લેવી પડે તમને કેમ લાગે શક્તિ નથી આરોપણ કરે છે હું આ મારી મેં આમ કરું તે દુઃખી થાય છે શું થાય છે અને શક્તિ છે નથી પોતાની જ્યાં શક્તિ છે આવી શક્તિ ને આ વ્યક્ત કરી આપી શું થયું અને જે નથી શકતી ના કહી દીધી જે બધો સરી કરો આવે ને કોણ કરે સિવાય ભગવાન કરતા થાય તો એને પણ બંધન થાય એને રખડવું પડે કારણ કે ન્યાય છે ન્યાયમાં જ હોય ભગવાન હોય કે ભગવાન બાપ હોય પણ ન્યાયમાં જ હોય ભગવાન જો કરે ભગવાન થાય કે ભગવાન કરે ને ભગવાન તો જ્ઞાતા દસતા હોય કરવાનંદી છે અને ભગવાન તમારે ઉપરી નથી તમારા ઉપરી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે પોતાનું સ્વરૂપ ઉપરી કેવી રીતે હોઈ શકે પોતાનું સ્વરૂપ ઉપરી કેમ તમારો ઉપરી કોણ છે અત્યારે ઉલી બોસ કોણ છે આપને કોણ લાગે તમારો બોસ જે લાગે કોણ હોય માયા માયા હે માયા હા હા માયા નહીં થાકે પણ